જગત ઊંઘે તો જાત માણસ જાગતો માણસ શું કરે જાગતો માણસ તો શું કરે ને આમાંથી આવા છૂટું મારી કરોડો રૂપિયા હોય બધો રૂપિયા હોય દુઃખ દેખાય ડાકર માણસ ને ઊંસા માણસ સુખ માન્યું છે ત્યાં એને દુઃખ દેખાય એટલે ત્યાંથી કેમ કરી સચી જવું અને એસરૂ થાય કેવું હા તો બધું સ્વાવલંબન બધું અવલંબન દુકાન ને ખોટ ગઈ તું તું નહી થાય કઈ મારી દુકાન ને મને ખોટ ગઈ ને અમારી રોટલો મળે ને એમાંથી રોટલો મળે ને તમે તો રોટલો મળે દુકાન રોટલો આપવાની થોડું મળવાનું છે ખબર નઈ ખબર થી એમ માં કે આ મને આપે છે આ મને કોઈ આપના નથી તારું બધું લઈ ને આવેલા ભોગલ્યુ ભોગલ તો નાગડી દાદા સમજણ ના પડી મારે વેહી રહેવા નહીં કોઈ વેલો નહી ભીડ પડતી હોય તો ગોલ મારી પાંચસો રૂપિયા લઈ જજો એવું બહાર પાડ્યું મરી ગયા બધું આ તો એવું છે તું બધે તું નહિ રાજા પોતે બધું ભૂલી જાય અને પછી પોતે થાય છે આ દુકાન શું આવતું દુકાન તો આવતી હોય દુકાન જાય જ ને के आप जीवन मरण जीवन मरण के नक्की આ ઇફેક્ટ છે જીવન મરણ એટલે ઇફેક્ટ છે ફરી પાછી ચાવી વીતા રહી છે ચાવી ઉપલે છે અને નવી વિતાઈ છે સંયમ માં આવે એટલે પછી એને આપડે ગાઢ ભળીએ ની તો એ અમારા ઉપર ખરાબ ભાવ બગાય ગાળ ભરે તો સારું એના માટે હા ના એ તો બધું ઠીક છે પણ વિચાર આવે આમ કઈ રીતે કરે પોલીસ વાળું નથી બોલે તો આમ કરે પણ ખરા વિચાર તો આવે ને તો થોડો બાર ડાખ નો આવે નાખી નો આમ કરીને તે અરે એ ખરાબ વિચાર ના આવે એ સંયમ થાય શક્તિ થાય કેવાય ખરાબ વિચાર ના આવે સંયમ થાય ખરો તો ને એવો નબળું નબળું કેવાય એકને રામ પ્રસ ખરેખર તું કોણ છે એવું તો જાણતો જાગતો છું ખરેખર કોણ જાણતો નથી ખરેખર તું કોણ છે એ ખબર નઈ છે હા તો માય ને સમજણ ના પડી દાદા સમજણ ના પડી તું નથી બોલતો ઓળખવા માટે હા ઓરખવા માટે પોતે કોણ માય ને બી જરૂર બોલે છે તું પોતે કોણ માય બોડી માય પગ મારું માથું આ બધું કરે કરે મારું મન મારી બુદ્ધિ મારું ચિત મારો અહંકાર એ બધું બોલે છે કે તું કોણ દાદા એ તો કોણ આ તો અત્યારે અરુણ નામ તો આ બુદ્ધિ એ તારી છે અહંકાર અરુણ એ અહંકાર છે તારો પણ તું ખરેખર કોણ છું ના ચાલુ દાદા અરુણભાઈ એક બાજુ રે અને આત્મા જતો રે હા સંબંધ નથી બરોબર છે આત્મા છું તો જ્યાં સુધી હું અરુણભાઈ છું હું અરુણભાઈ છું અનુભાઈ થયું થયું કાકો ભસ્રમણ ભણ ભણ એટલે તને અરુણ ને ગાર ભરે તો આત્મા છું પણ તું તો અરુણ અરુણ છું એમ મારી શીખાય લઉં તમે શીખાય છે કારણ કે જોવાનું છું ના જોઈ કેમ લાગે હું જવાનું છે જાણવું છું કે ના જાણવું જોઈએ તને કેવું લાગે તને હમઝ માં શું તારું નામ દિનેશ દિનેશ દિનેશ મધરે કે ફાધરે કોઈ કોઈ હગા વાળા નામ પાયેલું નહીં કે તું પોતે તને ઓળખવા માટે નામ પાડેલું એને ઓળખવા ઓળખવું તો આત્મા આત્મા કહેવાય ને બધા આત્મા નું નામ છે દિનેશ નું નામ પડેલું દિનેશ નામ ને તે દિનેશ આ પરિણામ છે કદી કે ભાઈ ચાર પ્રોગ્રામ કર્યો છોકરો પરિણામ છે ત્યાં દિનેશ ને એટલે સમજી જાય નામ ના પાડી ઓળખ ના પડે ને ના પડે એટલે એટલું જોવાય અને ઊંઘ માં આવે એ વેપાર ચાલ્યા કરે પોનસ ડોલર પઢાવી લીધા મારી નાખો એને ખુશ કરી નાખ્યો હવે ખરી રીતે અહીં સુ છે ડોલર પઢાઈ લેનારો જે છે પઢાવી લીધા અમને ભેગો નહીં કોઈ ને ભેગો નહીં તમારા પાક નંબર કઈ લાગ્યો એ આપડે હિસાબ છે ભેગો થઇ ગયો હા એટલે તે ચુપે થઈ ગયો નિરાશ થઈ ગયું આપડા મોટા કુંડ હતા આ તો બધા મારો એ તૂટી સાફ થઈ ગયા તા બધી બધું ખુબલા થી યાદ રહે વાત બધ વાતો નીકળે દરેક ગામ દરેક ગામ નો આ ખરાબ દરેક પોલ બહાર પાડ્યો ચકલાસી નો તમે શું કે પોલ બધી બહાર પાડી તમે ના પણ હવે લેવું ના એ જમાનો રહી ગયો એ જમાનો દરેક ગામ પેલા આવે મને યાદ રહી ગયું ચકલાસી ચકલાસી નો ચોરો ચોરો એટલે પેલા સરકાર નો ચોરો રહેતો આગળ આપડે સરકાર સરકાર સારું લાગ્યું પટેલ નું ગામ પટેલ નું ગામ સારું ગામ એવું ગયું ને પટેલ છે કર્મ કેમનું બંધાય નામ શું રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ પૂછે છે બ્રહ્મ ને પરમ બ્રહ્મ એટલે શું તે કર્મ વાત પૂછ્યું કરમસી રીતે બંધાય એવું કયું ચાલો એનો જવાબ આપી દઉં તમારો કર્મસી રીતે હવે મેં ચેકલાસી ચોરસ પૂછ કયો મેં ચેકલાસી ચોરસ પુષ્ટ કયો એટલે મેં જ્ઞાન કહ્યું જે મેં ગાણેલું હતું એ જ્ઞાન બહાર પાડ્યું ताने ताने में ना, अंदर ना हो बोले तो खर बीते कर्म जो बंधा रो बता મુંબઈ માં સારો સારો થઈ રહ્યો છે હું દાખલો એનું નામ ચંદુલાલ છે અરુણ આપડે ક્યાં સુધી છું અહીંયા મારા એક મિત્ર રહે છે ચંદુલાલ છે ચાર જણ એમ તું પાંચ માં હરાઈ ગઈ ચંદુલાલ સાહેબ આવો પધારો આપડે ખાંડ લોકો આવો પધારો કરી બિહાર તમે સાંભળો છો કે બિહાર ક્યારે જવાના એવું નથી પણ કર્યું કર ના કરી હવે એ કર્મ બાંધી તારે મને પૂછ્યું કે આવું થઈ જાય છે હમણાં શું કરવું કાગળ કોષમાં ના નાખીએ કોષ માં પડી ગયા એટલે આ દેહ ઉડી ગયો ગયો એ પહેલા સુધી આપણે બધી ઘૂસી નાખીએ તો હવે એક તો ત્યાં કર્યું એટલે તું કઉ અત્યારે અત્યારે કેટલી કરી છે ચાલશે તમે મોટી બાજ સુધી ખડાવો ખીચડી હોય તો આબરુ ઘેર ને ખીચડી કરીને અંદર અંદર પાછી ગાળો પડે અત્યારે કઈ આવું ના બંધાયું ને તરત જ ભગવાન ને કઈ દેવું અરે અરે મેં આવા આવા ખરા વિચાર કર્યા ભગવાન હિસાબ રહેશે કોઈ ખૂન કરે અને પછી ભગવાન ને આવો પ્રસ્તાવ કરીને કે તો કેવી રીતના છૂટે કર दादी थे तो कर्म बंधा पता है बंधन बंधाई क्यों मन में हाँ छूट करूटे पतावो करे नही અકિર્દી આ માર્યો શરીર શરીરમાં જાત છે રોગ ઉત્સવ પડશે કઈ નહિ ભોગવવાનું કર્મ નહીં બંધાય છે ભોગવવાનું છે માર્યો તે જ કર્મ કહેવાય કર્મ ઉદય કર્મ ભગવાનું પણ નવા કર્મ બંધાય અને પત્તાવો પૂરું કરે એટલે કર્મ પૂરી એટલે મરડા દાખલો આવ્યો વધારે સમજાશે દાખલો માયડો થઈ જાય છે દાખલો બતાવો એક માણસ એ પૂર્વે ભવ કર્યા ભાવ કર્યા હોય ત્યાં હોટેલ નો અમુક જે હોય ને સારું થાય ખાવાનું ખાવા જ જોઈએ ભલે તબિયત થાય પણ આ તો ખાવા જઈએ તે લેવો જ જોઈએ ભોગવા જ જોઈએ એ નક્કી કર્યું હોય શરત થાય તો થાય નઈ તો આવતા આવતા મેં ઇજ નાખ્યું બીજ નાખ્યું કેવાય આવતા તેર વર્ટલો કે વડે કરે તો પૈસા આધા પાછા થયા બને એવું બરાબર પછી એ છોકરો પોતે એમ કે એ નથી મારે નથી જવું પોતે નક્કી કરે તે નથી જવું દેખ્યું કર્મ નથી આવડાવી જાય ગાધા પછી પસ્તાવો થાય બાધા પછી પસ્તાવો થાય થયો એમ કામ કરવું પડે છે કર્મ પૂરું થયું એટલે ખાવાનું બંધ થઈ ગયું સમજ ને પણ હવે જે ખાધું તે મહી સાથે ચાર પાંચ બે ત્રણ વર્ષ પછી મયડા રૂપે ની કરવા માંડ્યું શું કહ્યું એક જ જાત નું હરણ એક માણસ એક મુસલમાન છોકરા એ દીદી દીદી નો છોકરો પછી હોય કે મુસાકે પૈસા બેડાવું તકે હરણ મારી લાવે જૈન ખાવા માણસ મારી લાવ્યો એને દોષ બેઠો હોય અને એવું એવું હરણ એક જણ રાજા એ છોકરો હતો તે શિકાર કરવા શિકાર કરીને ખુશ થઈ ગયો શું હરણ તો દેવું બર્યા જાનવર થાય રાજા છોકરો કરે છે ખાતો નથી અમારે મારી ના ખેતી પોતાના કઈ પણ લાભ વધારે પોતાને કઈ લાભ બીજો થતો નથી અને નફામાં શિકાર કરી મારી નાખે માટે એનું આવે પણ જીવો મારે બિચારો શોખ એટલે તમે શિકાર ના શોખ હોય છે ને પછી ના આમજે ના આમજે ચાલે ના સમજીએ તો પછી ટ્રાફિક માં મારી નાખે ને હું પણ આ તો આવડે બધાને આ નથી આવડે એટલે શીખવાની રાખે આપ બે હું કોણ છું કે જાણવું અને તે જાણેલું ફરી ભૂલાય નઈ એવું જાણવું શું કરવું એ બ્રહ્મ સ્વરૂપ શું કેવાય પરબ્રમ એટલે શું ગોળે માર મારે ચડાવે તે પોતાનું લાગે પાકું લાગે ને એ પરભ્રમ થયું સારું પરબ્રમ થવું છે આપડે ભ્રમ નથી એટલે આ બ્રહ્મ સ્વરૂપ આ તમે લખ્યું ને બ્રહ્મ થયેલ થયેલા બ્રહ્મ સ્વરૂપ થયેલા કેવા કર્મ કરે બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મ જ્ઞાની શું એના કર્મ મમતા રહીત કર્મ હોય કેવા નિષ્કામ કર્મ હોય કેવા કરવ હોય એમનો લોક કલ્યાણ માટે કરવું હોય એમ પોતાના માટે કેન્દ્ર હોય નિષ્કામ કરવું હોય મમતા સહિત રહિત નો કર્મ બ્રહ્મ સ્વરૂપ ભ્રમ સ્વરૂપ તાર હોય નઈ કોક હોય કોઈ ભ્રમ સ્વરૂપ લખે છે નહિ લખતા લોકો કોણ લખે છે કોઈ કોઈ નઈ ભ્રમસ્વરૂપ થયેલો નહિ કોઈ એતો આ તાર એવું છે ખરો દેખનાર મારે ક્યાંય બોલ એ બ્રહ્મ સ્વરૂપ કેવા હોય એટલે ત્યારે મમતા બિલકુલ હોય નઈ શું કહે અને વાત રાખ દ પણ એ સમજણ બે ઊંઘતા છે ઊંઘાડી માં કે શું જાગવાના જાગે તો સમજણ બે જાગવા નથી ઢંઢોળી ના આવે તો દાગી ને પાછું પાવુ જાય તને સમજ પડી ને એટલે ડાકતો થાય તો ભગવાન થાય ને એમ દાડવિ દેવા જાય ત્યાં તમારી ભગવાન માં પ્રગટ થયેલા સારા ભગવાન દેખાય છે આ જે નિલ સમાધિ લોકો કે છે ને તે બધી લૌકિક છે લૌકિક હિન્દુસ્તાન માં નિર્વિકલ્પ સમાધિ લોકો કે છે કે માલૌક નથી સાચી વાત નથી આ બધા હૈયા ફૂટા જેવી વાતો છે બધી સમાધિ એટલે ભગવાન ભગવાન થવાની તૈયારી હું તંદુભાઈ છું હું બધર ફાદર તો મામો થયો એ બધા વિકલ્પો કાઢી જાય શું કેટલા વિકલ્પો ગાઢ મામો થયો પૂરેપૂરું સમજી લે છે પૂરેપૂરા નિર્વિકલ્પ સમાધિ એકદમ મોટી કહેવાય ને નિર્વિકલ્પ સમાધિ થઈ શકે નઈ એ તો દીવો હોય જંગલ આખા ધારાના જંગલમાં દીવો સળગે ત્યારે એ દીવા ને દીવો અઢારે તારે જ્યોતિ કેવું છે એ લૌકિક બધી વાતો ને આપડે લોકો સુ કે બાપજી થતા આમ કરતા કરતા કરતા કરતા આમ થઈને સમજાય નહી આવું બોલે નિર્ગલ સમાધિ હું કઉ નીરગલ સમાધિ નથી એ ઊંઘી ગયા છે ત્યાં કે ભાન નથી ને આમ કીધી કરી એનામાં જ ઊંઘ શું કહ્યું સમાધિ કેવી હોય આમ જાગ્રત સ્થિતિ ભાઈ कोई अजाग्रत स्थिति हो नहीं क्या मनमा कोई जे थर होई चितमा मनमा जे थर छे मन पी जाए बोली जाए विचार पड़ जाए बार बहन उड़ी जाए आपके एकाग्रता थी गई कल सामाधी तो हो बाहर निकल उबाऊ पाजी નીરકલ સમાધિ થયા પછી તો આધી વ્યાધી ઉપાધિ હોય ફરી આવે નહી હોય મને સત્યાવીસ વર્ષથી આધી વ્યાધી ઉપાધિ આવી નથી એટલે ટેન્શન મેં જોયું નથી સત્યાવીસ વર્ષથી જાગ્રત સ્થિતિ હોય છે કમ્પ્લીટ જાગ્રત આ ઊંઘે આ તો ઊંઘવારા ને જ આ લોકોએ નિરકલ સમાધિ કરી ના ચાલે ના થાય ને તો ડિસ્ચાર્જ થઈ જાય સમજવું તો જોઈશું ને સત્યાવીસ વ્યક્તિ એક ટેન્શન નથી થયું સમાધિ કેમ ગયો ગયો તમે શું થયું પણ અહીં ચાલે થાય આ બજારમાં તો બધો મારવી થાય હિન્દુસ્તાન ના બજારમાં બધા મારવી થાય છે થોડું સમજાય તમે જે કહે પૂછી લો આજે ના થાય હું દાદા ભગવાન પોતે નથી દાદા ભગવાન લોકો હું દાદા ભગવાન આમ કરી નમસ્કાર કરું કારણ કે હું પૂર્ણ સ્વરૂપે થઈ શક્યો નહીં શું એટલે એમ જેમ છે મારે કેવું પડે મારે ભગવાન થઈને કોમ શું છે નહીં ભગવાન ભગવાન શું છે હું તો વલ ની અફેર વેચી છું આખા વલના પ્રશ્નો ને નીસ ઇઝ નોટ ભેડ એ આત્મા ન હોય એટલે વેદને પૂછે કે આત્મા કેમ નથી શબ્દરૂપ નથી આત્મા અને પામો તકે ગોટું જ્ઞાની ભેદ વિજ્ઞાની જે વેદના ઉપડી છે ત્યાં જ એટલે તને કે છે વાતચીત કરી લો આજે બઉ ખુલાસા તમારે તમામ પ્રકારના ખુલાસા છપ્પન ડિગ્રી છે ભગવાન ની ટેન્સો હાઈગ્રી તો તારી અઠાણું હશે ને ટેન્શન ક્યાં બોલતો નથી સરોત્ર માં જન્મ્યો જન્મ્યો હોય તો શું કેવું હા ખબર ના હોય તો તને હજાર પાડવું કે અડી શાદી ની છે નહી તને હોબી ની 250 આ આ રેગન નોટ 10 ડિગ્રી નોતો થે તો તું તો હરી સે ડિગ્રી બીચે નહીં તો ગાઈ આ રેગન એનોટ 10 ડિગ્રી એનો વધાર ના શું થયું જબ તો બદલવું થઈ રેગન એ વાત કહે છે કોમ લે આ રેગન માં કે છે મેશ્વર હોય તો લોકો પૂજા કરે છે તેનું કારણ કોનો શબ્દ પૂજા કરે લોકો પૂજા કરે છે ઊંઘો તો આગળ આપણે આમ હીરાબુકે લે કેમ ના લે પોતે કોણ છે પણ તને ખબર ના હોય કે અહી ડાટી છે તો ઉછેરા ખાઈ આમ તને કહી કે અહી ડાટી તું ખોદી બધું શું કેમ ઘરનો જ માલ છે પારો પારો ઘર નો માલ એ દળી આવશે નહી બેઠેલા ભગવાન નહી છે પણ ભગવાન જ નહીં એટલે શું ગરબા સમજ ઘડી વાત પૂછતા કીધું પછી આ કયા કયા કર્મ બંદર લાગે છે એનાથી ખબર તો પછી તું રસ્તો મેરાબ કર્મ કરેલું એના તરફ ખરાબ ભાવ કરી રહ્યા છે બંધન ઉકેલવાનું એક જ રસ્તો શાંતિ અને ક્ષમતા એના માટે ખરાબ વિચાર પણ ના આવો છે અને મારો જ હિસાબ ભોગવું છે એવું હોવું જોઈએ કેવું આ જે કહી રહ્યા છે મારા પાપરે હું મારા પાપ ભોગવી રહ્યો છું એવું લાગવું જોઈએ મારી વાત ત્યારે છુટકારો થાય અને ખરેખર તમારા કરો ઉદય થી દુઃખ દે છે એ તો નિમિત્ત છે જગત નિમિત્ત છે દુઃખ લેનારું બધું ડોલર લઈ લખતા લઈ લેનારું બધા નિમિત્ત છે તમારો હિસાબ છે તમને આ ઇનામ નથી કરાવે મને લાગ્યું હું અમને કેમ નથી લાગતું ઇનામ ના કેવી રીતે બધું હા લોટરીમાં આવે છે કેવી રીતે આવે કેવી રીતે જાય છે પેલું આવે છે એવું ના જાય છે પેલું તો દાદા ખુબ જુતવી રહ્યા છે હે છોકરો છે ને આપડો છે આપડાપમેન્ટ ફેરફાર આવો જોગ લઈ દે બેન કોનું છે ભક્તિ અને સંમેશભાઈ નું છે ભક્તિ અને સમય જ્ઞાન કયું સારું સમય સારું સારું ભક્તિ કરીએ તો કેવી રીતે તે તમે એ સમ્ય જ્ઞાન પૂર્વક ભક્તિ કરી કે સમ્ય જ્ઞાન પહેલું હોવું જોઈએ તો ભક્તિ થાય એટલે ભક્તિ છે ને થાય ભક્તિ નો હાથ એવો થાય છે શું નામ કહ્યું ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો કે મારે આ પ્રશ્ન પ્રાપ્ત કરવી છે તો એ ભક્તિ કરવી પડે શું કરવું પડે તમને સમજ પડી ને લક્ષ્મી જોઈતી હોય તો લક્ષ્મીની ભક્તિ કરવી પડે ભગવાન જોઈતા હોય તો ભગવાનની ભક્તિ કરવી પડે અને જે જે કરવું હોય તેની ભક્તિ કરવી પડે ના કરવી પડે જાય છે આપણે જવું હોય તો તે ભક્તિ ના કરવી પડે તો ભક્તિ કરવા માટે આપણે શું કરવું પડે પહેલું ચેસલો નકશો જોઈએ એટલે નકશો હોય તો જ આપણે પછી ટુ એપ્રોચ નિયર થાય નકશો ના હોય તો તમે એટલે જવું કેવી રીતે જ્ઞાન પૂરક જાય સમજણ હોય તો નકશો નહીં તો ફરફર કરે છે બટેક બટેક કરે છે તે નહીં જડે સ્ટેશનિંગ થઈ ગઈ તમને સમજાય છે અમારી વાત બધી એટલે આ તે બાકી નાખેલો કે હશે ને બસ થી ભવન જ નથી આ બધા બોલે ને બસ થી ભોવાનું કેવું હોય તો સ્ટેશન ભક્તિ કરવી પડે તો સ્ટેશન સ્ટેશન ભક્તિ કરવા માટે શું કરવું પડે એનું પ્લાનિંગ જોઈએ નકશો આવે કે પછી ગાડી પછી ચલાવતા ચલાવે જાય ટુ એપ્રોચ નિયર શું કહે ભગવાન ની ભક્તિ કરવી હોય તો ભગવાન જ્ઞાન જાણવું જોઈએ અને પછી એપ્રોચ થયા કરે તું કંજાયું તું ને તું એપ્રોચ ને ભક્તિ કેવાય અહી બધી ઘીણી રાહતા લોકોને સ્થિર ખબર હોય આ તો કે મારી ભક્તિ કેવાય આમ કરીએ ભગવાન તરીકે ભક્તિ